લોકો તેમાં કઈ દુઃખ ફેંકાતું નથી અને સુખ નપતું નથી આ બે મારી મારી આખી રાત પગલા લાય લાય કરે છે અરે પગ પાણી આપતું નથી દાદા ભગવાન અસિમ થઈ જાય કરે એટલા પૈસા આવે પચાસ બોલે તો દાદા ભગવાન હસીમ થઈ જાય કાંઈ પચાસ બોલે રોજ તો જોઈએ પૈસા ખોટ જ નહીં ને રસ્તો જોડતો નથી સુધી વેપારી કેવી રીતે કરવાથી પાસે પડ્યા અમદાવાદ ના લક્ષ્મીજી દોડે પાસે લક્ષ્મીજી લપસી ના પડે થોડો ચેટ લપસી પડ્યો એ દબાણ થઈ ગયો એટલે થાકી ગયો કંટાળી ગયો લક્ષ્મીજી ગયા પાછો બોલાવો લોહી ચાલ લોહી લવાનું થઈ ગયા પછી મળ્યું મળતું છે એ દીક ઠીકરી ઘરે જ ની ઉપર શું કહ્યું એતો પુણ્ય ની લક્ષ્મી ભેગી થાય બધું ભેવું થાય તો પાપ હોય તો પેલું બધું ભેવું થાય હોય તે લઈ જાય મહેનત કરવાથી લઈ જાય કરી ચા નદી હોય એ જ ભૂમિ એટલે ભૂંસારી લોકોનું કામ શું કે મહેનત થી મળતી હોય મજુરને ત્યાં મળવી જોઈએ થોડુંક છું પૂન કેવાય થોડું પછી શારીરિક મહેનત બઉ ના કરવી પડે અને વાણી ની મહેનત કરવી પડે શું અને આગળ કહ્યું સંકલ્પ બોલતાની હાથે જાય સંકલ્પ કર્યો સંકલ્પ કરીને સંકલ્પ કે બે બંગલા સંકલ્પ કરવો પડે સંકલ્પ ના થાય થોડીક મહેનત કઈ જોઈએ મનુષ્ય મનુષ્ય શું આપડેલું કે દેવલોક થાય આપડે જે કુન નથી કુન ખુટી પડ્યા જરાખ્યા કરાવો પાણી હા કાર્યો કરીએ તો પુણ્ય કેવાય નૈત્ર પાપ કહેવાય પુણ્ય ને પાપ વ્યાખ્યા આપો જે માત્ર ને સુખ આપવું તેમાં ફર્સ્ટ પેપર મનુષ્યો એ મનુષ્યને બદલાવી ગયા પછી બીજા પેપર પાંચ ઇન્દ્રિય જીવો અને એમને દુખ આપવું એને સાફ થાય છે જો તમારે સુખ જોઈતો હોય તો સુખ આપો લોકોને અને દુઃખ જોઈતો હોય તો દુખ આપો જે જોઈતો હોય આપો ત્યારે હાથ માં પાંચ કરોડ આવશે દશા થયા પાંચ લાખ ની જરૂર હોય અને પાંચ કરોડ હાથ માં આવશે દશા થયા બોલાવો પડે એટલા બધા વિચાર આવે એટલા બધા વિચાર આવે એટલે ઘાડો થઈ જાય માટે આ બધું છે ને જે પૈસા બધા આપેલા પધ્ધસર જ આપેલા થઈ જાય બધું પધસર છે આ કોઈ આપતું જ નથી તમારું જ કોણ છે આ બધું અને આ જે નથી પૈસા આવતા એ સારામાં સારો કાળે પૈસા જયારે ના આવતા આ ઊંચા માંચો કાળ વિટામિન આત્મા નું વિટામિન જોયે પૈસા ના આવે તારે આત્મા દેહ નું વિટામિન જોયે પૈસા આવે તારે જે વિટામિન જોયે પ્રતિકૂળતા એ નું વિટામિન છે અનુકૂળતા સુધારા એમ કે છે કે પ્રતિકૂળતા આત્મા નું વિટામિન ક્યાંથી આવે માણસો આકુ વ્યાકુલ રહેતો હોય તો પછી બને પ્રતિકૂળતા એ આત્મા વિટામિન છે પ્રતિકૂળતા દાખે જ રાખે માણસ ને તો જ આત્મા નું કામ થાય અને અનુકૂળતા પણ ઊંઘી જાય ધોળે દાડે ઊંઘી જાય પણ હોય ગોઠવ્યું નથી ત્યાં સુધી આત્માનું એડજસ્ટમેન્ટ ગોઠવવા મારે દાખલ હોય જ ને કારણે આત્મા નું વિટામિન તો એ થાય કે મારા આત્મા વિટામિન ક્યારે હશે અને આત્માનું આત્મા વીરિયા પ્રગટ ક્યારે થશે આત્મા એરિયા આત્મા વિટામિન થી ઉભું થાય આખા જગત ના દુઃખ વધશે તો એ આત્મવીરતા બરોબર આત્મવીર્યવું છે માણસ ચિંતિત હોય મને ચિંતિત હોય વ્યાકુળ હોય તો એ કેવી રીતે આત્માને પ્રાપ્ત કરવાનું વાત આવે વ્યાકુળ તો અરે બહુ આવે તો જ વ્યાકુળ બધો આખો બધું પૈસા બધું અમદાવાદ ના મિલવાળા તમે હું તમને વિગત કરો ચેકુરિયું બહાર મૂક્યું બફાયા કરતો હોય ફક્ત જીવ છે બે ત્યાં ધારે તમે જીવો છો ત્યાં એ તો મને ખબર પડતી કયા બહુ તમને આ બધા બધાથી મોટો તો હું જ શું કે છું બસ આરાશું ના બોલે શેઠવાની નગો દે બરોબર વીસ હજાર જાટા મારી જતા હમ બેંક માં ખોટી શેર નહીં કે દોડાવ એ વાત છે પછી મેં સેકન્ડ હેન્ડ બોલો મેર ક્યાં ગયા છે ત્યારે સાહેબ બાતર કાઢી નાખજો ના બોલાય રોટલા ખોલશું આવું બોલું છું જ્યાં સુધી આપડે થઈએ આના એમાં હું ના ભૂલીએ શું કહ્યું એટલે માત્ર માત્ર ના બોલવું જોઈએ રોટલા ખોલશે તો આવું જ ના બોલું આપણે જે વાત કરી એને નથી જોઈતું હોય ને આવતું હોય ઘણું એના માટે ની વાત થઈ પણ રોજ ના બે કાંકિયા મળતા ન હોય એને તો રોજ ચિંતા હોય ને કે આનું આવતીકાલે શું કરશું આવતીકાલે શું ખાશું એ લોકો ને આ સુરત એવી ગોઠવેલી છે કે સરપ્લસ ની ચિંતા બાકી નાણાં નળો છોડવો ગમે ત્યારે પાણી શક્ય શ્રી કયું બધું વ્યવસ્થા છે આ બધું અને રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે નિરંતર એવું આ ગપુ વાળું નથી આટલે સરપ્લસ ની ચિંતા છે એટલે બીજાની કોઈ ને ચિંતા ના હોય એવું લાગે છે કે આપણે બધા એવા જ મહિલા લાગે છે સરપ્લસ વાળા જ બધા સરપ્લસ વાળા જ પેલા લાગે છે કે જે લોકોને ચિંતા કઈ હોય જ નહીં એમ થાય કે આજે આટલું લાવું તો બહાર ઘેર થી આટલું લઈ આવું ચિંતા બિનતા એ કરે બીજા એટલે માથે નાખે તેવું નાખે ભગવાન એને ગમે ખરું એમ કરી ચાલો આ તો ભગવાન નઈ આ તો પોતે કરતા ને કરતા હું અને ભોગતા પણ હું ચિંતા માથે લે અને ભગવાને કહ્યું ભગવાને કહ્યું કે જીવ તું સિંધ ને કરે કૃષ્ણ કરવું હોય કરે તૈયાર શું કે છે કે કૃષ્ણ ભગવાને કહ્યું અમારા ભગવાને એવું નહીં કે આપડા ભગવાને એવું શું કહ્યું કે રાય માત્ર ઘટવા જ ના માનવું હોય તો આપડે કેમ ભરાય ગઈ હે હું તો માની ગયો મને આવું કહ્યું લખના ની ભૂલ થતી હોય વિતરાકુલ થાય તો લખના ની ભૂલ થાય એટલે મેં બીજી બાજુ તપાસ કરી કૃષ્ણ ભગવાન કહ્યું કે જીવ તું સિંધુ ને સોચ રાખવું હોય તમે તારો મળતો હોય મકુ ખરે હોય મતદાર આગળ તપાસ કરો તારે સ્વામિનારાયણ કહેશે મારી મરજી ના કોઈ થી તરણું ના થશે તરણું ચાલો તારા મળ્યા હજુ તારો મેળવ તાર કબીરો કે છે પ્રારદ તો પહેલે પીછે બન્યા શરીર કહે છે શું કે છે પ્રારદ તો પહેલે બન્યા પીછે બન્યા છે કબીર અચંભા એ હે મન નહી બધે મને ધીરજ નહી રેતી એજ બધું આશ્ચર્ય શું કે છે આવે ગમે તેઓ મને ફેરવાનું વિચાર મારી અલ્પમતી વૈષ્ણવ હોવા છતાં હોય જન્મે વૈષ્ણવ હોવા જતા હોય ને એમની ભૂલ નથી મારી પુરુષો નામ સવન કરવાથી કલ્યાણ થી જાય માત્ર નો દોણ એક રાય ના દોડા ફેરફાર જગાય તો હજી જાગે છે શું કયું દુખે ને તમારે પોતાના દુખે ને એટલે પારસાડ દુઃખ ની તકલીફ થઈ ગઈ તો પોતાના દુખે કેટલી થાય માટે હાથ ના હાથે શું કહ્યું હા આ ચીજમાં કોઈ પણ કઈ ચીજ કિંમતી છે બિલકુલ સકળો વેરો નહીં લાગે જ્યાં જુઓ ત તમે ના એની રાત કેટલું બધું રક્ષણ કર્યું છે તમારું તમે કુદરત કરો છો ગેસ્ટેસ્ટ નથી આવડતું ગેસ્ટ થતા નથી આવડતું કે પાછા રસોડા માં જઈ જરા કડી ને મીઠું બધા લાગ્યું રસોડા માં જાય જેવું આપે છે કાઢવાની કિંમત છે અને તીજુ પછી ના જ આવે તે થોડા થોડા પૈસાથી પ્રકાશ પ્રકાશ લાઈટ હા લાઈટ લાઈટ લાઈટ હોય છે સમાજ સેવા માં થાય ને એવું હાડા એનું કારણ પછી એ લોકો એની તપાસ નહી કરતા કારણ કે ते मंत्रा सूर्य पूजा गायत्री मंत्र जो है गायत्री मंत्री बाबत मत मंत्री मंत्रा मंत्र बधा मंत्रो साम गाय वितराग ना गड़ो समय नहीं વૈસાંગ હોય એમ બી બધાના મંત્ર આપણે નાખીએ ફોરીના યુનિના મુસ્લિમો ના અંગ્રેજો ના વેદાંતિ ના ગાયત્રી મંત્ર બધું નાખીએ તો કમા સૈન્ય ના મંત્રો પણ તો બીજા કોઈ મંત્ર માં અમનો ઘણું ના સમાયું કે વિતરણ નવકાર મંત્રબંધમાં આપણો શું ખ્યાલ છે નવકાર મંત્ર પણ સમજીને કરે તો ના સમજીને કરે તો ચિંતા જાય નહિ બરોબર અને જો ચિંતા જાય તો નૌકાર મંત્ર સમજે બરોબર ચિંતા જાય નૌકાર સમજે સમજીને કરવાનું સમજી શું હોય સમજીને કરવું શું શું છે અનકવાલિફાઈડ હોય ક્વોલિફાઈડ હોય ગમે તેમ મધ્ય માટે દાઢો બની જાય તો આપો ને કે છે આપીએ છીએ ને નથી કેવી રીતે બોલવું કેવી રીતે પ્રકાશવું કેવી રીતે બોલવું લૌકાર મંત્રો લૌકાર મંત્ર સં્યા મંત્ર છે શું છે જેને સંસાર જોડે લેવા દેવા ના હોય ત્રણ મંત્ર બોલવાના હું બોલાવું છું બોલજો બોલવો બોલવો બોલજો નકાર તો ના બોલજો શું કર હા મારું નામ શું દાદા એમ કે છે કે મારું નામ ક્યાં ગાવ થતો જ નથી હા બસ એ હું દાદા થોડા પ્રગટ થયા છે ને પ્રગટ થયા એમનું હું ગઉ છું હું ગાઉ છું એટલે પ્રશ્ન સમજી ગયા એટલું કે તમે એટલે પ્રગટ થયા છે ને કમ્પ્લેટ પ્રગટ થયેલા છે એને ચોવીસ તીર્થંક ના કોઈ પણ તીર્થંક છે પ્રગટ થયેલા એને મેં જાતે જોઈલા હું કહી દઉં છું કે દાદા ભગવાન જોઈલા છે અરે મારે ચાર ડિગ્રી ખૂટે છે એમને ટેન્શન છે એમને ખબર નથી કેટલી ખૂટે છે એટલે કે એવી ટેકનિકલ સમજ મને નહીં પડે ટેકનિકલ સમજ હા પણ ખૂટેત ખે થોડી ઘણી ખૂટતી થશે ને થોડી ઘણી ખૂટતી હશે ને તમારે પણ એમ કે આફ્રિકન હોય આફ્રિકન એમની ડિગ્રી કેટલી ગણવામાં આવે તો કે એમને દસ પંદર વીસ વીસ ડિગ્રી હોય આ પશ્ચિમ ના દેશો કેટલી ડિગ્રી દોઢસો બહુ ચારે દોઢસો સુધી જાય પછી મુસ્લિમો અને પારસી ને મુસ્લિમો જાય બસો થી આગળ હિન્દુસ્તાનમાં કે બસો ની આગળ નો બધો માર હિન્દુસ્તાન માં હિન્દુસ્તાન માં થી આગળ અઢીસો કોણ કેદાંતિ લોકો અને આગર આગળ અરીષોધી ત્રણસો જય નો અને ત્રણસો ડેવલપમેન્ટ એટલે તમે અરીષો થી આગળ છે ત્રણસો નહીં એટલું જ છે ને શું કે પૂછે છે કે ડેવલપમેન્ટ નક્કી કોને કર્યું આ ડિગ્રી કયા પર છે આ કયા છે સમજ ને એ ક્યાંક પુનર્જન નથી એટલે અમે જાણે દોઢસો ની અંદર છે અને બસો ની અંદર છે આ પુનર્જન છે એટલે અમે ઉપરની ડિગ્રી સમજીએ મનુષ્ય યોજનીઓ કેટલી છે ભગવાન સરુષ્યો સર્વત્ર ખાસ એવું ગાય છે કેવું એટલે વર્ષ કઈ જતા લોક છે ચૌદ લાખ યોની છે મનુષ્યો ચૌદ લાખ યુનિયો છે બસો ઉપર ની બધી આપડી જ છે હિન્દુસ્તાન માં પણ કોઈ મોટા મોટા એ હોય હોય સાડા ભોજન નહીં કરવું એવું છે ને એનું શું કરવું આપડે છ વાગ્યા પછી રાખી છે કે શ્રીરા પછી આપડે બરોબર વાત બરોબર છે હું તો જમીન દેવ જોઈ જાય બંધન બંધન નહી કોઈ બંધન નહીં છતાંય પણ અમે લોકો ને ના થાય એટલા માટે આ કરીએ શું કહું લોકો દુઃખ થતું અમે માળા કરતા હતા તે બંધ કરી દીધી તમારે ફૂલ ફૂળા ચડાવ નથી ભાવતું એટલે બંધ કરી દીધી મારા શું કરી નથી મારે શું કહ્યું ગાડીમાં ખેવાય ગાય નીકાળવાનું ગાય તમને બધા પહા માં આવશે પ્યાય કરું હું તારી નાખું તા પહેરા જાય મારે શું કર્યું સામ્રાજ્ય મળેલું છે જોડી દે ને એ બ્રો માલિક સાહેબ બધા પાસે અમુક અમુક નાની માણસો છે બધા પાસે કરોડ બે કરોડ પાંચ કરોડ રૂપિયા તો છે તો પછી આપડે કેમ એમ નથી થતું કે આપડે પણ કઈ ભેગું કરી લઈએ કરોડ બે કરોડ રૂપિયા છે તો આપણે પૈસા ભેગા કરી લઈએ ના ભાઈ એવું છે એ બધા સંસ્થાના જ્ઞાનીઓ કેવાય છે સંસ્થાન ના જ્ઞાનીઓ સંસ્થાના જ્ઞાની પણ લક્ષ્મી પક્ષી બધું હોય જો અમારી પાસે દેહ જ ના હોય તો દેહ ના માલિક જ નથી તાર મન ના મા અમારી પણ કોઈ ચીજ માલખી નથી અમારા પોતા પણ નથી મને ગાડીમાં લઈ જાય તો હું જવું ના લાવે તો પાછો આવું મારા પણ નહી અમારે આમ જોઈ છે જેમ કહે એમ કરે શું પ્રશ્ન હોય માલકી નહિ માલતી મમતા માયા હોય જવાનું થાય ખરું વસ્તુ રે બંગલો બધું રે વાડી વાડી બધું રે અને ભાઈ જાય તું વાડી હોય આપડું જાય ખરો થઈ જાય ખાલી મમતા માયા છે કરી જેટલું કમાતો એનું ત્રીસ ટકા હાલતો હતો અને અત્યારે નથી હતો એવું ટાઈમ ટાઈમ ખેલશે ને એ બીસ ટકા આપ્યા એ તમારા બાકી બીજું થાય છે ઓછા થઈ જશે ના હોય તર મન મહેન પૈસા આવે તો આગ નબળ મારે ઝઘડે તકડ છોડે જ નહીં બબલ અહીંયા દીકરો ભાઈ એમ જરૂર કેલાલા હા પાકા જરૂર છે એટલે દે દે ચાલો તો દે દે બંધન અત્યારે છે પુરુષાર અવરોધ પુરુષો આપણે આપુશક છે તરકીબ કરી રહ્યો છે એ પુરુષાર્થ માં કહ્યું એ પુરુષાર્થ માં દાદા ઘણું ઊંધું ક્યાં શીખ્યા સાયક તકલીફો કે દીકરા ને કે કે મજા નથી આવતા હે ને એના એના ડર એ કરકે એટલે આમ કે યોજના કરવી એ એવ અર્થમાં થાય দাদা બુદ્ધિ લગાવીને બુદ્ધિ વાપરીને કે યોજના કરવી એ લે આપણે શીખાય છે કેમેવા ટ્રીક ટ્રીક થાય હા એરકિપ રીઝાન એમ તો આમ આ કપટતા છે આને જરા ટ્રીક કરવી ટ્રીક કપટ છે એ દેસુ કોણ યાદ મને ટ્રીકમાં થોડું પેલું આવે દાદા સામાન્ય ખેતરવાનું કેવું તેવું આવે આમાં એવું ના હોય એ બોલવા તમાર ખેતરનું તમાર ના લગભગ 5 કિમીનું આનું મતલબ ઠીક થી દૂર ઠીક છે તો તો કે શું જોવાનો યોજના ઓકારે યોજના કરે એની યોજના કરે તરકી પેલી યોજના કરે હોશિયારી બતાવે એનું ડાપણ બતાવે હોશિયારી બઉ કરેલી દાદા બઉ કરેલી કેવી રીતે અજ્ઞાન અંધાન ભરેલું હતું અને આન કે કોણે શીખવેલી અજ્ઞાન તો અજ્ઞાન બેભાન અવસ્થા બેભાનતાની વાતો આ મગજને નથી આવતી પર એ તો હતું ને આ બેભાનતાન થઈ જું છે ને કારણમાં જ મગજ આવતું નહી અંદર હે ઇના મલે લોકો બેસ નાં કાન દેતા અમરદન છે ના છોટો અમરદન આદગેશ નહીં જાનડે સુલતીત્રા અમરદન છે એનેને સુલતીત્રા મેં સાટા થાય છે ચંદુ ભી પુરુષ એ એરા તેવન પ્રમાણે છે પુરસાદ જગત નો પુરસ્કાર અમારી કહેતા એ મોકિયે જાય આ પુરસ્થ બંધ થયો મોકિયે જાય અમેરિકામાં ચાર પાંચ રહ્યા નઈ પંદર થી વીસ હતા પંદર વીસ ચિમનભાઈ એમને ત્યાં હતા આપડે બંને રોડ વાળા ચિમનભાઈ ચિમનભાઈ પેડર રોડ વાળા ત્યાં હતા અરુણભાઈ રસિક ભાઈ સારા હતા સફાની હતા બધા હું વસંત ત્યાં જ હતા હું ને વ્યાસ સારા તમારા આ વખતે તો ઘણી કામ માં ઘણા ને આમંત્રણ મળ્યા છે કે તમે બધા બોલાવશે પણ કઈ જવાયું નહી બધા જેવા થવું ઇન્દોર જવું એમના દેશ માં બોલાવે છે રહ્યા મજા આવે બુદ્ધ ના બાર દો બધી વાતો એક એક જે આર્ગ્યુમેન્ટ હોય છે ને ને મોટો ધોકો મંત્ર બોલો પછી તો આગળ શું કઈ તો આગળ છોડી મોકલી પોતાને જો બાપો મારેકલી કીધા કે મારી ચિંતા કરે પણ છોકરું છે ને કે છોકરું કે તમારે તો આવું કોઈ કરે તમાર તરફ એવું કોઈ કરે છે ઉતરવાનું આવ્યું તો વળ દે લાગે જેવો કરે તો જીરો મોક્યો દાદા દાદાજીને જીની વાતો એક બાર ઉતરાણ માં આવ્યું છે બળ જાય થાય છે ઉતરાણ ધરે તલ ટિક ટિક મે જગ્યા ની વેડારી કરતો હતો તે હાલ દેખાય કાખાઈ મારવા તો કે ઉડ જાય થી નહી નોય એ લોકો ક્યાં કરે ત્રણ કલાક ને કે બે કલાક ની ચીજ તો મમતા પણ ખરીદાય બે કલાક ની ત્રણ કલાક ની માત અહીંયા મમતા પચાસ આઠ લેવાનું ઘર એક રાજી પથારી દાદાજી મારા કાકા હતા ને તે વાર્તા કરતા હતા કે ડોસા ગુજરી જવાના હશે તો ટૂટું ટૂટું બોલે એનાથી બોલાય ને મનુષ્ય ચાર કલાક આવી જાય એ તો સંસારમાં ભરેલા જ હોય પ્રશ્ન પૂછે પણ એનો તમે જવાબ આપો છો કે એના કરતા વધારે સમજથી એને જવાબ આપી દો છો એની બુદ્ધિ એને જે પ્રશ્ન પૂછવા અને જે તમારી પાસેથી જવાબ માંગતા હોય એના કરતા તમે એકદમ એક જ વાક્ય બુદ્ધિ ને બધું દૂર દૂર થાય કઈ જાય આ બુદ્ધિ ની દૂરદાન થઈ જતી બુદ્ધિ ના હોય તો એમ જ્ઞાન થાય બુદ્ધિ એટલી વસ્તુ છે પ્રશ્ન ના કેટલીક સારી રીતે રમુજ ભર્યા જવાબો આપે છે અને તો એ લોકો તો બુદ્ધિ જ આપતા હશે ને એ બધા પ્રશ્નો જવાબ આપે ને વાદ વિવાદ વાળા વાદ વિવાદ વાળા એ તો વિવાદ કરવાથી